શ્લોક નજ પ્રમાણે પતિવ્રતા ભગવાન ના ભક્ત સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને સાંભળવી પણ નહી શબ્દ કયો છે તે ચકાર ના અર્થમાં છે તેનાથી ભગવાનના ભક્તો પણ સમજવાના છે ખાલી સાધુ ની ન કરવી એવું નહીં ભગવાનના ભાગ અને વેદો અને વેદો પછી ચકાર છે તેની નિંદા પોતે કરવી નહી શાસ્ત્રો ની સત્યા વેદો તેની નિંદા પોતે કરવી નહીં અને બીજા કોઈ તેની નિંદા કરતા હોય તો સાંભળવી પણ નહીં દેવવેદ્વિજાતીના સાધુતીમહત્મના ગુરોપતિવ્રતા યજસ્યપસ્વાદ ન કુરવીત પરીહત્રતામ વિનીતા ન શ્રોતવ્ય કથન દેવ વેદ બ્રાહ્મણની સાધુતી મૂની पतिव्रता करना तपस्वी मश्की में क्या मारकंडे पुराण मा कहो तथा न निंदा निंदाड़ने कुरियात पुत्र शिष्यम चाड़िएत अध शरीर से नौतम आंगे न वक्षसी સ્વામી ભગવત સ્વામી એક મા હોય તો પેલા સ્વામી ની ઉંમર સિત્તેર વર્ષની હતી એટલે આપડે પછી કોઈથી જોયા પેલા બહુ મારતા પાઠ લેવામાં કોણ બધા બહુ હતા એવા પુત્ર કે શિષ્યનું તાળન ની પણ નિષેધ સાંભળવામાં આવે છે મારું નહી આથી ગુણ થી મોટાની તો એક વખત નિંદા પણ મોટા દોષ ને આપે છે ते सुमंतु स्मृति में छे के देवर्षि ब्राह्मणाचार्य मातृपित्रृ नरेन्द्र साधु सतीना प्रतिवादन आक्रोशे बोल, मुकेन, जीवाम दहेत हिरण्यम दद्या देव ऋषि ब्राह्मण आचार्य मता पिता राजा साधु सतीओ बोले कि निंदा करें तो सड़गता लाकड़ा की जीववा पर डाम देवो અને સોનાથી દંડ દેવો છે દેવ પ્રતિમા નિંદેયુર યે કુબુદ્ધય દેવતાઓ રાજા સાધુ તપસ્વી પતિવ્રતા સ્ત્રીઓની નિંદા ક્યારેય ન કરવી મનમોહન ની ક્યારે નહીં કરવાની तीर्थ देव प्रतिमा जो कुछ करप्य देपो वेद निंदा सूरद ब्रह्म हत्या समम ज्ञे मधित च नाशनम गुरु तिरस्कार જેટલું છે એક વાર ભણીને ભૂલી જાય નો ભણે બ્રહ્મ હત્યા લાગે જ નહી ભણે લાગે ભણીને ભૂલી જવું તો બ્રહ્મ જેટલું પાપ લાગે જાય ભણતા હોય તો ભારત માં પણ કયું છે કે शब्द में मुकानपर्य त्रेन ना उत्कर्ष जन्म पूर्वकर्म थी सरखो सा सतो नो तो वर्तमान चरित्री उत्कर्ष विलक्षणता है वर्ग थी अलग बतावा तेमा समावेश नहीं कर ने पृथक निर्देश कराये हो पेष्ठ होते पूर्वजन्म न उत्कर्ष करता आ जन्म ना उत्कर्ष पूर्वजन्मण्य कर ब्राह्मण के दौता थे आ जन्म कर सती थे तो करता चढ़िया करें तो नुकसानकारक પૂર્વ કર્મ કરતા વર્તમાન વધારે મહાન છે સાધવી કરતા આજન્મ થાય તો એ વધારે મહાન છે વધારે પૂર્વ નો સંસ્કાર સાધુ જેવો લાગતો હોય અને કોઈક આનમાં કોઈક મન પર આજન્મે સાધુ જેવું થવું છે આ જન્મનો છે એ મહાન છે કારણ કે આ જન્મે કર્યું હોય એ જલ્દી ડગે નહી પૂર્વ જન્મ કર્યું હોય તો એને તો કઈ કોક ફેરવવા તો ફરી જાય આ જન્મ કર્યું હોય તો એટલે વર્તમાન મહાન છે ભૂતકાળ ગમે એટલો મહાન હોય તો એનાથી હું વિશેષ કઈ બહુ ફાયદો થાય વર્તમાન હોય તો બધાને ફાયદો થાય તમે બહુ પેલા કે નાના હતા પાંચ વર્ણ હતા સાધુ જેવા હતા તો એ કોને ફાયદો અટાણ હોવ તો બીજાને કોઈ ફાયદો મળે અટાણી પાછા ઓલા જેવા થઈ ગયા હોયદો નહીં એટલે વર્તમાન નો મહત્વ છે નાના હતા થી બહુ સારા હતા સારું છે ભાઈ કઈ વાંધો નહીં અટણ કેવા છો એનું મહત્વ છે શાસ્ત્ર એનું વધારે મહત્વ દે છે એટલે સાધ્વી નામ છે મહા મહાનતાની દ્રષ્ટિ એટલે નિંદા કરે તો પાપ પણ એને વધારે લેલી ને એટલી નિંદા આની કરે તો આને પાપ વધારે થાય નિંદા બે ની પાસે રોલ કરી હોય પણ બે સાધ્વી કરતા સંતો નો ઉત્કર્ષ વધારે બતાવવા ઉત્તરોત્તર ઉત્કર્ષ બતાવતા પછી મુકાયા છે સાધ્વી નામ સતી નારી કરતા પણ સંત પુરુષો મહિમા વધારે છે શા માટે સતી નારીઓના ધર્મ ઘડનારા સંતો છે એને આમ રહેવું એના સતી નારીઓ સંતોના ધર્મ નથી ઘડ્યા उत्तरोता है सती, उत्तर उत्तर सती रचना मार्ग बता सतरुषो सती बता તેનાથી પણ વધારે ઉત્કર્ષ બતાવવા વેદોને છે કારણ કે વેદ મર્યાદામાં રહે તો સંતત્વ આવે છે તેને આભારી છે પતિવ્રતા પાસે દેવતા બ્રાહ્મણ પણ પતિવ્રતાના તેજ પાસે ઝાંખા તેજવાળા બની જાય છે જેની કથા કૌશિક વિપ્ર વગેરેમાં બતાવી છે એટલે ભિક્ષા માગવામાં ઘર હતું એની જે પત્ની હતી એના પતિ ની સેવામાં હતી એટલે એને વાર લાગી ભિક્ષા દેતા થોડોક આપણે ઉતાવળીઓ છે ઓલી ભાઈ કીધું સાનુ મનો ને જે આ બગલી નથી મારવી એમ એને ક્યાંક બગલી સાપ દીધો છે માથે ચરકી છે એટલે બગલી તરત જ મરી ગઈ એટલે કઈ બગલી મારવી નથી કે એટલે એમ પતિવ્રતા કીધું એટલે પતિવ્રતા હતી પતિના પતિની સેવામાં હતી એમ તો એનું નાનું છોકરું પતિ છે ખોળામાં માથું રાખીને હોતો એનું એક નાનું છોકરું એ રમતું રમતું ચોલા પહોંચ્યો અને ચોલા માંથી ઓલો ચૂલો ઠારી ને અંગારા બહાર કાઢ્યા પડી જો આ ઉભી થાય તો પતિવ્રતાનો ભંગ થાય પતિની ઊંઘ વિક્ષેપ કર્યો કેવાય એટલે કઈ ઉભી ન થઈ પણ ઓલા અંગારા એ ઓલા છોકરા પતિવ્રતા ભય થી ડર લાગ્યો પતિવ્રતાના ભાઈ એ જો મને સાપ દે તો મારી શક્તિ કુંટિત થઈ જાય એટલે પતિવ્રતાનો છોકરો છે એટલે બાળ્યો નહીં એટલે પતિવ્રતા છે એ થી શ્રેષ્ઠ છે પતિવ્રતા છે દેવતાથી શ્રેષ્ઠ છે અગ્નિ દેવતાથી નહીં શ્રેષ્ઠ છે બ્રાહ્મણ થી શ્રેષ્ઠ છે અને એને પગલે પગલે તીર્થ થાય છે એટલે તીર્થ થી પણ શ્રેષ્ઠ બની જાય છે જેની કથા કૌશિક વિપ્ર વગેરેમાં બતાવી છે તો પછી તીર્થ તો જળ છે તે તેનાથી ન્યૂન ગણાય તેમાં શું કેવું બધા જ નિંદા ન કરવી તો પણ એક કરતા ચડતા ક્રમમાં મહત્વ દર્શાવ્યું છે નંબર પૂરો જાત જે દેવતાઓને બકરા વગેરે પશુઓની હિંસા થતી હોય આદિશબુ ગ્રહણ પાડા વગેરેનું પણ સૂચન કરે છે તેમને ધરાવેલું અન્ન નૈવેદ્ય પણ ન ખાવું બકરા સાવિક આહાર સેવન કરવાથી આપાદિત થાય છે અને તે દ્વારા મોક્ષના ઉપાય અખંડ સ્મરણરૂપ ઉપાય છે બગાડી નાખે છે તેમજ તામસ દેવ નિવેદિત અન્ન પણ સાધકના અંતઃકરણની પવિત્રતાને દૂષિત કરી દે છે સાત્વિકતાને દૂષિત કરે છે જેમ માલિકની દૂષિતતા છે એમ દેવને નિવેદિત કેને થયેલું છે એની હોતી દૂષિતતા માલિક જો હારો હોય અને સત્વગુણ હોય ધર્મિષ્ઠ હોય તો એનું જે અનાજ છે એ જેના પેટમાં જાય એને સત્વગુણ વધારે એવી રીતે તામસી દેવોને ધરાવેલું હોય અથવા તો સાત્વિક દેવોને ધરાવેલું હોય અથવા તો ભગવાનને ધરાવેલું હોય તો એ પ્રમાણે એવા ગુણો એના હૃદયમાં માટે આહાર દ્રવ્ય નો માલિક તામસ હોય અને તામસી ઉપાયો દ્વારા તે મેળવાયો હોય તો અંતઃકરણ સાત્વિકતા બગાડી નાખે છે તેમજ તામસ દ અન્ન પણ સાધકના ના અંતઃકરણ ની પવિત્રતા કરી દે છે માટે તેનો ત્યાગ કરવા માટે કહે છે જાતિ દુષ્ટ ભાવ દુષ્ટ નિમિત્ત દુષ્ટ અને આશ્રય દુષ્ટ એ જાતિ દુષ્ટ એટલે ડુંગળી લસણ એ જાતના જેવા હોય કે તામ અને નિયમિત દુષ્ટ એટલે ભાવ દુષ્ટ એમાં કંઈક વાળ કેવું કંઈ પડી ગયું કે ખરાબ વસ્તુ પડી ગઈ કોઈ અડી ગયું કોઈએ જોઈને એમાં એમ કે ભાવના કરી લીધી કે આ તો ખાધા જેવું છે ભગવાનને ધરાવે પહેલા અથવા તો કોઈ આ જમતા હોય બહારથી કોઈક આવ્યું હોય અને એને એમ થાય કે આ ખાધા જેવું છે કે પેલું થાય નબળી ભાવના થાય ભાવ તામસ દેવતા કોને કેવાય અથવા શા માટે તો તામસ ફલ પ્રદત્વા તામસ વૃત્તિભી આરાધ્યત્વ તામસ પ્રક્રિયા આરાધ્યત્વ દેવતા દેવતા શા માટે કહેવાય દેવતા શા માટે કહેવાય તો ફળ તામસ આપનારા મારણ મંત્રણ ઓલ મારણ કરનારા ગોલ બધી આપનારા હોય છે તામસ વૃત્તિ થી આરાધ્ય છે અને તામસ પ્રક્રિયા અન્નગુ હોય અને મધ્યમાસ ના સ્પર્શ વાળું ન હોય અને આને ભગવાન ના ભગતને હાલે એવું હોય તો પણ એને નિવેદિત થઈ ગયું માટે તે અન્ન સુરાત પૂરો સુરા નિવેદિત કરેલું હોય એ તો આખી કોઈ પ્રસંગ જ નથી એને પણ સુરામાંસ જેને નિવેદિત થતું હોય એને સાત્વિક અંત હોય તો એ પ્રસાદી એ નહીં લેવાની એવો ભાવ છે એવા દેવતાને સાત્વિક અંત હોય અને બહુ અહિંસા અને શુદ્ધિપૂર્વક ધરાવું હોય તો પણ એમની પ્રસાદી નહી ખાવી એવો આખો શ્લોક ભાવ છે દેવતા એ ભવ્ય દેશ નિવેદન પીવો એનો નિષેધ તો આવી ગયો છે દેવતા ને નિવેદિત નો નિષેધ નથી દેવતા ને નિવેદિત નો નિષેધ તો નથી આવ્યો એટલે આગળ આવી ગયું કે ભક્ષ શિષ્ટમત થઈ ગયો તો અહીંયા કયો નિષેધ કર્યો છે દેવતા એ ભવ્ય છે સુરા ઓલું ન ભક્ષમ સર્વથા માસમ યજ્ઞ શિષ્ટમ અપી ક્વચિત ન પેયમ સુરા મધ્યેવ નિવેદિત દેવતા નિવેદન થઈ ગયું એનો જ નિષેધ છે કે દેવતા ઓલું તો ન કરવું દેવતા નિવેદિત હોય તો ન ખાવું પણ બીજી સારી વસ્તુઓ ઈ નિવેદિત ઈ પ્રસાદી તરીકે લેવી એમ કેવાનું છે કારણ કે તામસ દેવતા હોય मस देवताओं गणाय निवेदित अन्न तामस भावारो करना बने मोक्षना अंकुर ने दूर करना बने अन्न अथवा फलादि जातिदुष्ट न हो तो निवेदित न खाव एव आदेश है मध्यमसा शीनों नाद्य मन्नम हिंसा रुचिरपी वैष्णवन विशेषेण सत्वनाश करम ही तत्व मध्यमस खाओ खाओनु अन्न न खाव वैष्णवए तो विशेषपणे न खाव आ प्रमाणे प्रमाण विष्णुधर्म ने विषय कहेलु तथी छे के नौ चंडिका चमीषम वृषलाहृत भूंजित्रया भूंजिदक्रयादृष्ट पिबेदंजलिनाप कोई न एठू अन्न मस मिश्रित अन्न तथा चंडिका नैवेद्यू अन, अन्न वृक्ष अन्न रजस्वला अन्न न खावी न पीव निषेध करेलो अ्लोक में सुरा मस निवेदन कहवा जादी व्यर्थ थी जैसे અહીં શ્લોકમાં સુરામાંસ નિવેદન દ્વારા સાદિત થયેલું સાદી એટલે તૈયાર થયેલું સુરામાંસ નિવેદન તો બીજા દ્વારા સાદિત થયેલું પણ નિવેદન થાય માટે જેની આગળ હિંસા થતી હોય એમનું નિવેદન ભગત એવો હોય બધું ધરાવે એવું હોય થતું હોય ને જે દેવતા આગળ એ કહેવાનું તાત્પર્ય તો એનો श्लोक 23 શ્લોક નંબર દર્શન માર્ગ ની વિશે ચાલતા શિવાલય વગેરે જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવ દર્શન કરવું શ્લોકમાં આજ્ઞા કરે છે કોઈ પણ દેવનું અપમાન ન થવું જોઈએ એટલા માટે કહે છે કે માર્ગમાં ચાલતા જે શિવા દેવતા હોય તો એને પ્રણામ ન કરવા એવું શંકર ભગવાન આગળ તો આવું શંકર ભગવાન ને કોઈ માની લેતો એ શંકર ભગવાન ની તો માનો વાત આપણે મહારાજે કીધું છે પણ કોઈ ચંડી કાદિક દેવીઓ હોય તો એને પ્રણામ કરવા મંદિર આવ્યું બધા હોય પ્રણામ ન કરો તો અપમાન થાય અપમાન થાય તો અનર્થ બહુ થાય તો પ્રણામ કરવા હાથ જોડી માથું ના મા કઈ વાંધો નહીં દેવતા છે ને મારા વ્યવહાર હોતે રાખે છે ખાલી બોલું આધ્યાત્મિક એવું નમસ્કાર કરી લે એટલે એના બધા ઓલા હોય એના માટે માનવું કે નમસ્કાર કોઈ દેવી ને આગળ ગયા નમસ્કાર થઈ ગયો આપડા એમાં કઈ તમુગુણ વ્યાપે નહી નમસ્કાર હોય ક્યારેક પ્રસાદ લેવાનું મન થાય ને નમસ્કાર તો એનું અપમાન ન થાય એટલા માટે કરવાનું અપમાન ન થવું જોઈએ અને અતિતામસી દેવો હોય તો વ્યવહાર માટે વધે અને નહી તો દેવતા નું અપમાન નો થવું જોઈએ દે વ્યવહાર અને અપમાન એટલા માટે કહે છે કે માર્ગ માં ચાલતા જે શિવાલય દેવી ગણેશ મંદિરો હોય તેને જોઈને તત્કાલ નમસ્કાર કરવો જો દેવી નું મંદિરમાં ટીકામાં કોઈ પણ દેવનું અપમાન ન થવું જોઈએ એટલા માટે કહે છે કે માર્ગમાં ચાલતા જે શિવાલય દેવી ગણેશ ના મંદિરો હોય તેને જોઈને તત્કાળ નમસ્કાર કરવો મંદિરને મારાજામાં એમ કીધું છે તેનું દ્રષ્ટા એવું કીધું છે કે દેવા ગારાણી દ્રષ્ટવા પ્રણમ્ય એટલે મંદિર ને હોતે પ્રણામ કરવા પછી અંદર જઈને ઠાકોરજીને હોતે પ્રણામ કરવા અહી પ્રણમ્યમ છે પરંતુ તેના બદલે પ્રણમ્ય એવો પાઠ હોય તો પણ એમ જ અર્થ છે પરંતુ તેમાં મારા કરતા દેવ મંદિરો વિશે જે દેવતાઓ હોય તેમનું આદરપૂર્વક પ્રતિપૂર્વક દર્શન કરવું મારા જે કેટલી બધી બતાવે છે મંદિર જોઈ ને પેલા દર્શન કરવું પેલા પ્રણામ કર મહારાજ વખતે સંતો હજી હમણાં સુધી હવે ગાડીઓ ગઢડા જાય ઓલી બાજુ થી આવતા શિખર દેખાય શિખર દેખાય એટલે ત્યાંથી સંતો દંડવત કરતા માંડ કોક દિવસ ગઢડા ના દર્શન થતા હાલતા આવતા એવું ન્યાથી દંડ એટલે દંડવત ધાર કહેવાય દંડવત ધારે જ્યાંથી બધા સંતો હોય તો પેલા ત્યાં ત્યાં રહી દંડવત કરે મંદિર ન પહેલું દેખાય મંદિર એટલે ત્યાં દંડવત કરે ગઢડા ગઢડાનું મંદિર એવી રીતે દેખાય દૂર થી દેખાતું હવે તો કદાચ નહીં દેખાતું દેખાય છે વાંધો નથી પણ શિખર દેખાય તો શિખર દેખાય તો જ્યાં સીમાડો આવે ત્યાંથી આમ ધાર છે જ્યાંથી આમ આમ છે ને ચડી જાતું એટલે મહારાજે આસ્તિકતા કેટલી બતાવી છે મંદિર દેખાય એટલે મંદિર ને પ્રણામ કરવા પછી તો ત્યાં જઈને પછી ઠાકોરજી દર્શન કરીને ઠાકોરજી ને પ્રણામ કરવા નમસ્કાર કરે એમ શિવાલય મંદિર આવ્યું હોય તો એની પડખે થી પાસ થવું છે તો પ્રણામ કરવા જોઈએ દિલીપ ને વાંધો જતો ને ગાય ને પ્રણામ ના કર્યા પાસ તો થઈ ગયો પડકેથી નીકળી ગયો તો પ્રણામ કરવા તકલીફ તો ઘણી છે બધી રસ્તામાં ગાડી એક તો ફાસ્ટ જતી હોય અને મંદિરો ઝાઝા થઈ ગયા એટલે મંદિરો હોય પ્રખ્યાત મંદિરો હોય તો કરી લેવાના જેવો વખત ને એવું બધું પ્લેન માં થોડી ઉપર થી ઉડી ગયા બધો નહી દર્શન કરવું એમ કેવાથી નમસ્કારાદિક પણ જાણી લેવા નહી તો દેવતાના અપમાન ની આપત્તિ આવે છે એ બધી ત્યાર પછી એવો વિધિ આ શ્લોક ઉપર થી આવે પેલા મંદિર ને નમસ્કાર કરવાના મંદિર ને બાળીને નમસ્કાર કરવાના પછી દર્શન પછી પાછા વળી પાછા પ્રણામ કરવાના પગથિયા ને પ્રણામ કરતા હોય છે બધા ઠાકોરજી ને હજી મંદિર એટલે પગથિયા ને પ્રણામ કરે છે મંદિર પ્રણામ કરે છે પછી ઠાકોરજી ને તો ત્યાં પ્રણામ કરે છે એવું એવું તેથી પ્રણમ્ય એવું પણ અલગ લખવાનું તાત્પર્ય મંદિરને પણ દેખાતા તત્કાળ મસ્તક નમાવી નમસ્કાર કરવા અને દર્શનના અંગરૂપ પ્રણામ દર્શન કરીને દેવતા પ્રતિમા દ્રષ્ટા યતિ દ્રષ્ટાચ યોગિના નમસ્કાર ન યઃ કુર્યા પ્રાયશ્ચિતીયતે દેવતાની પ્રતિમા સંન્યાસી અને યોગીને જોઈને જે નમસ્કાર નથી કરતો તે પ્રાય છે ગુરુ પ્રવ્રજિત પ્રવ્રજ્રિં પ્રવ્રજિત સાધ્વીમ પ્રણમેત સદ્ય આદરાધ દેવને દેવાલયને વૃદ્ધને સં્યાસી ને સતી ને જોઈને તત્કાળ આદરપૂર્વક પ્રણામ કરવા આથી કરીને શ્રીમદ ભાગવત માં નારાયણ કવચમાં દેવની હેલના ના દોષ થી રક્ષણ કરવા માટે હયગ્રીવ ભગવાન ની પ્રાર્થના કરે છે રક્ષા કરજો અહી ગયોગવાન અહી પ્રણમ્યમ એમાં વિધિ જાણવો કારણ કે તે અપ્રાપ્ત હોવાથી अं भाव एव है कि जन्माद्यत प्रमाण जगत कारण लक्षण लक्षित एवं परब्रम्मनी ज मुमुक्षों ने उपास्यता है पीवादि देवताचीन होवा जगत कारण स्वरूप नहीं तथापि मुमुक्षो रस्ता में चालता सहजपणे तेव ते मंदिरो अथवा मूर्ति विषे आदरपूर्वक प्रणाम करनेना है जो कि <coughs> मोक्ष प्रदाता तो जगत कारण एकज छे ते पर स्वलीला सृष्टि जगत व्यापार एक देशक तरीके विनियुक्त करे ते जमने अधिकार आपता शक्ति अंतरियामीपे संचालित परमात्मा ज सेवकपणे कि नमस्कार करने अवहेलनावहेलनाग्य अवहेलना अत्यर्थ प्रीति भक्ति के उपास्यता स्वरूपे गणी लेवागना अमरा आश्रितों द्वारा न थवी जो है एवं अभिप्राय अभिप्राय अवगणना ને ચાચર્યો નત પોતાના વર્ણાશ્રમ નો જે ધર્મ तेनो कोई सत्संगीए त्याग न करव परधर्मनु आचरण न करव तथा पाखंड धर्मन कल्पित धर्मनु आचरण न करव सर्व मरा आश्रितों पोतपोता वर्ण तथा आश्रम जेते ब्राह्मण क्षत्रिय वैश्य ने शूद्र ए चार वर्ण तथा ब्रह्मचारी गृहस्थ वनप्रस्थ ने संनस ए चार आश्रम पोतपोता धर्म तुम त्याग न करव भक्ति ज्ञाननी ऊँची स्थिति बल प्राप्त थूं होतपोता पोत वर्णाश्रम धर्मनों त्याग न करव त्याग करने की आलोक परलोक में अनर्थों प्राप्त थाई है तथा सर्व प्रकार स्वधर्मन पालन करने योग्य है तु पालन भक्ति मुक्तिनु साधन है तृगुमुनिए कही है कि धर्म आचरिता पुमसाम वांग मन काय बुद्धिवि લોકાન વિશોકાન વિતરુષો બુદ્ધિ વડે આચરણ કરેલો ધર્મ શોક આ શક્તિ રહિત કામના રહીત લોકની કામનાએ રહીત આચરેલો તે ધર્મ અનંતતાને અર્થાત ભગવાનના ધામને આપે છે નિષ્કામ ભાવે જો એનું પાલન કર્યું હોય તો ભગવાન નું ધામ અને સકામ ભાવે કર્યું હોય તો હાર સ્થાન એનો ઉત્કર્ષ કરે એટલે ધર્મ સકામ નિષ્કામ કોઈ છોડવા જેવો નથી અમે તો નિષ્કામ પુરુષો શીખ ગયા અમાર શું ધર્મ ને થઈ જાય એને ધર્મ બહુ જ્ઞાની થઈ જાય કે બહુ નિષ્કામ પુરુષો થઈ જાય તો એને બધા ગોઠને ગોઠને થઈ જાય ગોઠને ગોઠને ન રહેવા દેવો <laughs> स्वभाव कस्य पोत वी संसार भ्रमण नि हेतुभूत भक्ति ज्ञानी प्राप्ति पर स्वधर्म न आचरणीज थे त्याग करव मूल का માટે તેનો ત્યાગ ન કરવો એમ ભગવાન પણ કહે છે સ્વભાવ વિહિત ધર્મ છે એ કોને શાંતિ આપતો સ્વભાવ વિહિત ક્રિયા હોતી પોતાના અંગ પ્રમાણે જે ક્રિયા છે એ બધી એની શાંતિ આપે છે ધર્મમાં હોવી જોઈએ મારો અંગ આવું છે બધા ઝઘડો કરવાનો તો એને શાંતિ આપે નઈ મને કેમ આપી નહી મને કેમ શાંતિ નો આપીઝડો કરે મને શાંતિ કેમ નો આપીઝડો કરે બસ હા આપનારા સુખીના ક્ષત્રિય ધર્મ યુદ્ધ ક્ષત્રિય ધર્મ યુદ્ધથી ભગવાને કેવું કીધું કે એનાથી ઈ મોટા ભાગ છે ધર્મ ની યુદ્ધ હોય તો એનાથી મોટું કોઈ શ્રેય આપી નથી એમ થાય એનાથી મોટું કોઈ શ્રેય શ્રેય અન્યત ન વિદ્યત ન વિદ્યનાથી શ્રેય બીજું શ્રેય એટલે કલ્યાણ વધારે કલ્યાણ શ્રેયસ છે ને શ્રેયાંશ મૂળ શબ્દ છે આયુ ને કે સ્વભાવ સ્વભાવ વિશ્ય પોતાને જો ઓળખે પણ એ ઓળખાતું નથી પોતાના પોતાની પ્રકૃતિને ઓળખે ને મારો સ્વભાવ હું છે મારે શું કરવું જોઈએ એને ખબર નથી હોતી બીજાને શું કરવું જોઈએ એ જ ખબર હોય મારે શું કરવું જોઈએ એને ખબર નથી અને એમાં જ બધાને તકલીફ છે બીજાને કોઈને તકલીફ નથી બીજાને હું કરવું જોઈએ બધાને ખબર છે પણ મારે શું કરવું જોઈએ એ કોઈને ખબર એટલે એટલે શાંતિ ન પડે કરે તો મળે શાંતિ ન મળે એનો અર્થ એવો છે કે નિયત કર્મ કયો કે સ્વભાવ વિહિત કયો કે ધર્મય કયો એમ એને ભગવાને ધર્મ કેટલા વિશેષણ अन्य वही संसार ब्राह्मण निवृत्ति हेतुपूत भक्ति ज्ञान की प्राप्ति पर स्वधर्म आचरण थी थाय त्याग करवोते तो मूल का बराबर गणशे त्याग न करव एम भगवान पन कहे छे। अस्मिन लोके वर्तमान स्वधर्मस्थो नगह सूचि ज्ञानम विशुद्धमापनौती मदभक्तिम वदृच्छया આ લોકમાં સ્વધર્મમાં રહેલો પાપરિત પવિત્ર પુરુષ શુદ્ધ જ્ઞાનને અથવા ભક્તિને દેવ ઇચ્છાથી પામે છે દેવ ઇચ્છાથી એટલે જે ઈચ્છા કરે એ પામે સ્વભાવ શુદ્ધ ધર્મ મારી હોય એને એમ થાય કે મારે ભક્તિ જોઈ છે ભગવાનની તો ભક્તિને અને એને એમ થાય કે મારે નોલેજ જોઈ છે જ્ઞાન જોઈ છે નોલેજ પ્રાપ્ત થાય ધર્મના ત્યાગથી નરકમાં નરકમાં પડે છે એમ અક્રુર કહે છે અસિદ્ધાર્થો વિશ્યંધમ સ્વધર્મ વિમુખ વિમુખ સ્તમહ जेन अर्थ सिद्ध नहीं थोड़ा एवं पोता धर्म की विमुख पुरुष पापरूप अंधारा में प्रवेश करे आने आपत्त काल में मन त्याग न करव य प्रमाण मनु कहे न सीदन्नपी धर्मेण मनोधर्में निवेश अधर्मिकाण पापा मासु पश्यन विपर्य અધર્મી એવા પાપી પુરુષો નો તત્કાળ વિપરીય ઉલટું જોઈને ધર્મ પાળવાથી મનને કષ્ટ થતું હોય તો પણ મનને અધર્મમાં ક્યારેય યોજવું નહીં અધર્મ કરવાથી સુખ થતું હોય કષ્ટ થતું હોય તો પણ ક્યારેય અધર્મમાં મનને જોડવું નહીં એમ કે અધર્મનું આચરણ કરવા ઈચ્છવું નહીં તે પ્રમાણે પારકા ધર્મનું આચરણ ન કરવું શ્રેયાન સ્વધર્મો વિગુણ પર હે અર્જુન પારકો પોતાનો ધર્મ પાળતા પાળતા મરણ પણ શ્રેષ્ઠ છે પરંતુ પારકો ધર્મ ભયાવહ છે ધર્મ વ્યાજ કથા છે ઓલા કોણ છે ઉપનિષદ માં ધર્મ વ્યાજ પાસે એવું કઈક છે ઓલો માસ્ક આપીને વેચતો હતો ઈ ધર્મ જાણતો હતો એને ઓલા બધા ઓલો હાંભો બાફીને ખાતા હતા એ નહોતા જાણતા ઋષિ મુનિન મુક્ષ એટલે મુન્ય હું કેવાય એવી શું મુજન એટલે હા બો હાંભ અને મુજન કહેવાય મુનિઓ ખાય એટલે એને ન ખબર પડી ધર્મ ના નિર્ણય માં એને ખબર ન પડે મૂનિયન ખાધું એને ઓલા તો વેચતો હતો એટલે ખાતો નહિ હોય કદાચ મારો આજીવ મારી આજીવિકા છે એ હું ખરાબ છે હું ધર્મ પ્રમાણે પાળું છે એટલે ધર્મ હોય તો એને પણ પવિત્ર પોતે સારી પાલન કરેલા પારકા ધર્મ કરતા ગુણ વિનાનો હોય તો પણ પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે સમાજની દ્રષ્ટિએ કથા કરવી હોય તો હવે ઈ છે ને બીજું ક્યાંક સેવા કરવી હોય તો ભંડાર કરવું હોય તો એને કોણ માળા પહેરાવ જાય અને વગર ઈચ્છે માળા વહેલી જ આવે કથા કરવાની કઈ નહી તૈયારી તો કરવી પડે હાજર કઈ કઈ તૈયારી જ નહીં ઈ પોતે ત્યારે ગયા એટલે એવું ઈચ્છા બહુ થાય એટલે એવી ઈચ્છા થાય કેળો વાલી આવે એને કોઈ ઈચ્છે નહી અને હારી આજીવિકા હોય એને ઈચ્છે પણ ભગવાને એવું કીધું કે વિગુણ આપી પર ભયાવા અને બોલો સ્વધર્મા શ્રેધર્મે નિધન કરતા કરતા પૂરું નો એટલે પણ સ્વધર્મ કયો એ નક્કી કરવું બઉ મુશ્કેલ કોમ્પ્લિકેટેડ છે મોટે ભાગે હું ગાદી માં આપડે થઈ કે સરડા શું છે કે આપણે બોલો હાકડો જરડો હોય આપણે જઈએ તો આપણે પોળી થઈ જાય થોડીક ફ્લેસીબલ ફ્લેક્સિબલ હોય અને સરડો ફ્લેક્સિબલ નો હોય એટલે કોઈ હીન ફરજ છે સમાજની દ્રષ્ટિએ થોડીક માર્કેટ વેલ્યુ ઓછી હોય એવી ફરજ કોઈ પસંદ કરે નહીં અને માર્કેટ વેલ્યુ જેની વધી ગઈ હોય એમાં આપણે બધા ફીટ થઈ જાય એટલે આ પ્રોબ્લેમ કોમ્પ્લિકેટેડ એ કે આપણે કેટલા બધા માર્કેટ વેલ્યુ એટેડ છે અને આ બધી આપણી જે ઓલી આજીવિકા એ તો હા માર્કેટ વિનાની છે માર્કેટ એટલે આપણે માટે તો ઊંચી તમને માર્કેટ વેલ્યુ વાળી ગમે છે કેટ વેલ્યુ વાળી ગમે છે તમને કઈ ગમે છે ભગતજી સેવા કઈ હારી સ્વામીજી શું કે નારાયણ સ્વામીજી બે જીતો અચ્યુત સ્વામીજી સેવા કઈ હારી સંજય હોય સેવા કઈ હારી બધા જાય ને ઓલી સેવા હોય તો કોણ રાજી ન થાય મોફત માં હોય સ્પષ્ટીકરણ કરેવા કઈ હારી બઉ મુશ્કેલી થઈ યાત્રા આ હેલો હેલો પ્રશ્ન છે ભગતજી શું કે સેવા કઈ હારી વચન સામીજી તમે તો નહી સેવા કરતા નથી તમે જે આવે એ કરી નાખો દડો નાખો હાર હું નીચે જેમ દળી લઈ કે જે આવ્યું લેવાનું એમાં સેવામાં હાર મળું સેવા તો બધી ભગવાન સેવા હારી કરે ને ઈ હારી હારી સેવા હોય લબડ ધબડ કરે તો હારી સેવા હોય લબડ ધબડ કરે અને મોડી સેવા હોય ને હરખી કરે તમે પછી શાક માં ગોળ નો નાખો તો પછી મોડી તો શાક ક્યુ સારું એમ સારું થાય કે રીંગણા નું સેવા તો હારી કરે એટલે પોતે સારી રીતે પાલન કરેલા પારકા ધર્મ કરતા ગુણ સારી રીતે આચરણ કરેલા સારી રીતે કરેલી સેવા છે એ હારી કરેલી હોય પછી હારી હોય એકલા કરી તમે માર્કેટ વેલ્યુ પછી માર્કેટ ક્યાં છે તમારી સેવાની માર્કેટ ના કસ્ટમર કોણ માર્કેટ વેલ્યુ આગે ને કે વેલ્યુ એટલી છે પોણો સે થાય પાલન કરેલા ક્યાં તમે તો માર્કેટ વેલ્યુ વાળા છે ને કસ્ટમર આટલી ક્યાંય એ બજાર ક્યાં આવેલ પણ ચીરા ગલ્લીમાં સંતોપાય સંતોભાઈ ભાઈ સ્વામીજી કરે સ્વામીજી કરે સ્વામીજી કરે ભગતજી હોત જો કરે ભગત મેળવ્યો હોય બધે સ્વામીજી સ્વામીજી એ બધા હવું એનું માર્કેટિંગ કરે માર્કેટિંગ વેલ્યુ વેલ્યુએશન કરે ને માર્કેટિંગ તો નહીં પણ વેલ્યુએશન માર્કેટિંગ તો આપણે કરવાનું હોય વેલ્યુએશન બધાએ કરે તો વેલ્યુઅર બધાએ બહુ છે ને બધા સ્ટાન્ડર્ડ વેલ્યુઅર પાછા માંડ મળે બધાએ પોસવા જતા હોય સ્ટાન્ડર્ડ વેલ્યુઅર આપણે જેમ પેલા ગવર્મેન્ટ વેલ્યુઅરને જવું પડે ને ભાઈ બીજી જગ્યાએ વેલ્યુએશન કરાવ્યું હોય તો તમે તમે કોક ની પાસે હે દાંત જ કાઢે છે પોતે સારી રીતે પાલન કરેલા પારકા ધર્મ કરતા ગુણ વિના નો હોય તો પણ પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે ભગવાને થોડું જુદું કીધું ભગવાને પણ ભગવાન ની તો ઈજ વેલ્યુઅર બહુ મોટા મોટા આવેલ્યુઅર હે અર્જુન પોતાનો ધર્મ પાળતા પાળતા મરણ પણ શ્રેષ્ઠ છે પરંતુ પારકો ધર્મ ભયાવહ છે એવું અર્જુન પ્રતિ ભગવાને કહ્યું છે કે વરમ સ્વધર્મો વિગુણો ન પારક્ય સ્વનુષી પરધર્મા શ્રેયા સદ્ય પતતી જાતિત ગુણ વગરનો પણ પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે सारी रीते करायेलो करेलो पारको धर्म श्रेष्ठ नहीं कारण के पारका धर्म आश्रय जातिमा पतन छे। तथा पाखंड कल्पित धर्म न करव पाप ने वारे पाखंड कहवाय श्रीमद भागवतमा कहूं तानी पापस्य षंडा लिंगम संडम इहोच्य पापना चिन्हों पाखंड कहवाय पाखंड ने बदले पाखंड ने बदले पाखंड कहवा कल्पित एव, धर्म आचरण न करव अधमद भागवत में कहूर्म परधर्मश्च आभाल અધર્મ શાખા પંચમા ધર્મો ધર્મવ ત્યજેત ધર્મ બાધો વિધર્મ સરધર્મો ન્યચો ઉમસ્ખંડો યસ્યા રાભા હ્યાશ્રમા પૃથગ વિધર્મ વિધર્મ આભાસ ઉપમા અને છલ ધર્મ એમાં જે ધર્મમાં છે એનો એવું કે સેવા છે એ ઉપમા હોય છલ હોય તેમાં પોતાના ધર્મ નો બાદ કરનાર પારકન કરવાની હોય આપણે કરવાની धर्मन बाध करना विधर्म है बीजाने कहेलो धर्म के परधर्म है पाखंड ते छे। धर्म के उपधर्म है शब्द भेद थे कहेलो धर्म छलधर्म है पोता इच्छा मुजब गोठी लीधेलो धर्म के आभास धर्म है आश्रम थी पृथक है अँ तर निषेधवाक्यों से एक अवांतर वक्य है સ્વામી મહી જય